બે જ ને શંકા પડી છે કાગર મારે શંકા આવે છે જે કાગળ લખવા નહીં એટલે શંકા કરે તે જોડતો કાગળ લખ્યા મોકલા નઈ સાત મને ભેગો થાય નહી પેલા ખબર પડે કાગળ મળ્યો કેટલા બધા પ્રેમ કરેલા કેતી લખી ગયા જાદુ હું ન પંદરસો માણસ જમનારું હતું ત્યાં આગળ આપડે એમ લાગ્યું ને અભેદ માં કોઈ જુદું લાગતું પંદરસો માં બધા જ એક હતા ને એક જ અ એક જ મહાક હોય એવી રીતે એના વિચારતા ન હોય તો આજે નિર્ભરતા ન હોય તો જ વાત પછી નિર્ભરતા છે મનુષ્ય માત્ર ને નિર્બળ થાય એટલે ભગવાન નિર્બળતા ગઈ ભગવાન થઈ ગયો છે નિર્બળતા ગઈ એ જ ભગવાન એ જ ભગ એટલે આ વાક્ય બઉ જરૂર ભારે લખ્યું છે એટલે કવિ ના બધા બી લખી છે આટલું બધું કમારે તો કાગળ હું તું ત્યાં એમ કેમ કહ્યું કાગળ કેમ લખ્યું કશું જ નહીં તો કરતું જ નહીં એ મારા જુદા છે જ નહીં મારે માથું જાણે નથી છતાં એમ પોતગલ માં થયું અમારે અને પાછળ આગળ શું લખ્યું છે અભિપ્રાય આગળ માણસો કઉ છુ કે તમે મારા માટે જઈ ઘેર જતે આવા તેવા ભાવ થાય છે તમને દાદા આમ છે તેમ છે તમને ભાવ આવે છે એનો મને મોઢો નથી પણ તમે ભાવ ને પાઠા પડો આવે પ્રતિકણ કરો છે સ્વાભાવિક રીતે એને નબળી છે બિચારા ને મારા માટે ખરાબ ભાવે ગાળો મળે દાદા છે તેવા ભાવ આવે મને મળતો શું કરવું એ દવા બતાવું પડી જાય પાર ગણું શું હોય પછી બહાર નો ભંગ કરે કરવાની ઉત પડી જાય પેલો માં પોતે બધા ગુના કર્યા હોય તો તમને થવાનું ગમે નહિ એટલે હું શું કરું કેટો છે કે જણાવી હા એટલે આટલી શક્તિ જેટલી જેટલી મારા શક્તિ જેટલી તારામાં શક્તિ છે ફક્ત જાણી નથી અને લૌકિક રીતે ચાલો છું લોકોએ જ્યાં કહ્યું આગળ માની લીધું કે આ બરોબર છે આ સરસ છે અલૌકિક રીતે જાણવું છે પ્રવાહ ને આવવું જ છે પહેલેથી જ આવવું છે તો વિરુદ્ધ ચાલવાનો સ્વભાવ છે કરિયુગ માં આવે એટલે આપણને બધું બુઝામણી ઉભી થાય કારણ કે આ યુગ કર્યું એટલે કવિયુગ ના શું કરી કે સતયુગમાં ચોર લુચા બદમાસો સ્ત્રીઓ આ જેટલો એટલો છતાં સત્યુગ કેમ કહેવાયો હરણ કરી દેનારો પણ મોડે કેતો હતો કે હું તમારી છોકરી હરણ કરી દેવાનું તો અને આ તો બેન બેન કરતો જાય આપડે ભાઈ તો બહેન કરશે ને આપડે ત્યાં જોડે રાખે છે એનો ઉપાય થાય જાય પોતે મનમાં એકાત્મતા હતી અને આ તુદું મનમાં જુદું વાણીમાં બોલે જુદું વર્તન માં વર્ત જુદું એમનું કર્યું બધું થઈ ગયું ખલાસ તેથી આક્રમ માર નીકળ્યો પોતાની સત્તા થી વિમુખ થયો છે કોક ક્યારે થઈ બેઠો મોટે મોટા રાજનો માલિક જેવો સત્તાધીશ ક્યારે થઈ બેઠો કસ્ટ થઈ ગયો છે ચિંતા બઉ થાય છે તારું મન શું જ્ઞાન થાય છે હું કોણ દીપક ને શું પરિણામ તરત જ આમ એટલે એની માટે પેલું શુદ્ધાત્મ શુદ્ધ ઉપયોગ હાજર જ રહે તે વખતે પોતે પણ પોતાનું શુદ્ધાત્મક હાજર રહે આ દીપક સાથી કેવાયું એમાં પરિણામ પોતાને બગડતા તે વખતે પોતાને જાગૃતિ રહે આ પરિણામ કોના છે પોતાના પરિણામ કયા આ બે વચ્ચે ડિમાર્કેશન હાજર ગયા કરે આ પરિણતિ કોની ઉભી થઈ આ પોતાની પરિણામ કયા ભાગ સામાનો કયો ભાગ પોતાનો શુદ્ધાત્મા કયો ભાગ સામાનો શ્રદ્ધાત્મા કયો ભાગ એક્ઝેક્ટ આત્મા અને બે વચ્ચે ડિમાર્કેશન નિરંતર આયાત કરે કોઈ પણ જગ્યાએ